Can we do my life again? બાબા બાબા થઈ જાય પણ અહીં આપડે તો વાય ને લૌકિક આનંદ થાય છે લોકો એ મસ્તી મસ્તી એટલે ઉતરી જાય આ ઉતરે નઈક સાડી ને આવું તમે કહેવું કરવું પડશે એવું પહેરીએ તમારે કઈ બંધ હોય ને જેમ તમે પહેરો એમ દેખાતું નથી મને એકાગ્ર થાય જોયે નહી થવાનું એકાગ્ર થવા માટે ગંડ કેમ રાખ્યો છે કે છે ભગવાને ભગવાન ખોડે છે સુગંધી આવી રે બધા પાક આલુ હતું કર્યું ને જે જે કરો છે એ બધું પોતાના હાલ કરો છો જય સચિદાન દાદા ભગવાન સચિદાન સચિદારાયણ જય સચિદાન ભગવાન દાદા ભગવાન દાદા આવશે બોલાયા દઈ લેશે ત્રણસો ડોલર આપી દીધા પાંચસો પાંચસો પાંચસો ડોલર લઈને અમે મોટો એવો વાજા વાળા કરતા અવાજ કાઢીશું દાદા દાદા કર્યા કરજે અને દાદા ની ભક્તિ કરજે એટલે બઉ વિચારો સારા આવશે તને જય સચિદ સાડા ચારસો ડોલર તે પણ કલાક પ્રમાણે અને આ પોલીસ વાળો આપણે કલાક ના દોઢ ગણો પૈસા આપવાના કારણ એ લોકો ની આ બધું આપડું કરવાનું ને એ રીતે ટ્રાફિક પેલો એને લીધે થઈને ખર્ચો કેટલો બધો થાય દાદા એટલે તમને ગમે આપણે તમને બધા ઈચ્છા માર્ક માં આવે ને એને પબ્લિસિટી કરાવી પડે આપડે એ પબ્લિસીટી કરાવી નથી આ જઈ આ જઈ માર્કેટ મટીરિયલ હોય બાર માર્કેટ મટીરિયલ હોય વેચવાનો માલ બાર એટલે પબ્લિસીટી કરવાનો આ એટલે આપડે અહિયાં બધી જરૂર છે ને શું બગી લયા શું ઘોડો રહ્યા છે દાદા એક કાર માટે બટે છ દિવસ ટ્રાય કરો કીર્તિભાઈ કર્યો બધા ના મળી તો કાલે બપોરે સુધી ટ્રાય કરો પેલી રજાઓ હતી ને દાદા તો ભટ્ટ દાદા ને કે છે હા દાદા આ શું આવો તમે એમ નથી આવી મારે દર આપવાનું નથી ગયું બહુ અગિયાર હીરા બીરા નથી લગભગ સારું છે ને કોણ પહેરે આપો ને આનંદ થાય પહેરે કોણ આનંદ આપો ને થાય કોણ પહેરે રાતે આપડે ખરી જય સતવાન ભગવાન ચાલ બેન બીજું જય સચીદાન પપ્પા ને મમ્મી એ કીધા છે એટલે આપો હા દાદા શશિકાંતિકાંતિકાંત જય સચિદાન જય સચિદાન હલો પછી ફોન કરજો બપોરે બધા હા બધા ને દાદા ને જય સચિદાન ને કેજો હા મુકુદન કહે છે હા હમણાં કરીએ ચોક્કસ થોડી વાર આ વાર માં કરીએ છીએ હા ચાલો હા હમણાં વરઘોડા ને કરશે જય સચિદા ને ચાલે વસંત બન આપી દઉં વસંત બન આપો વસંત આગળ એવું રહ્યા જે મારી વિધિ કરાવી કપાય કે છો તમે એ હાફર ના આ છે પડરામ ને ઘરે નીતિ વિધિક નીતિ કરી હે હેલો ગુડ ના કે જો મને ચેક માંથી હાલ માં સવાર છે ઓકે આ છે હું કહી દઉં એક વાત અલે થોડો બ્રેક આખી જીજી બબર બર કરે અને તો દાડો એકલી કમાઈ હા એક કામ કરું તો છો તે dhatu બનાવીને મનતમ તો મતલબ એકમાને એકલી કમાય છે હા લાલા બકી સાથે તો એ ન કમાયતી એટલે બીજી બીજી મદદ આપે કે કમાયે દાદા શુદ્ધ રાખના રેતી બધા શું થાય છે ભટકાે અને ભટકાટે નફો અમ છે ને ભોઠ થાય મતિમાં હેત કરી બોલાયે મતિમાં હેત કરી કે જે અવ્યબી દારી રહે તે એ તો હેની આજો બળ્યો વાતીને હવે વેદારી ગુદ્ય સ થાય કુમતિ નું નોન કોર હવે વિદ્યાની બુદ્ધિ એટલે પ્રજ્ઞા બે પ્રકારની બહુ છે ગાડી બેસવા દેખાય રસ્તા બંધ થશે બધી ગાડીઓ અટકી હોય તો બુદ્ધિ દેખાય એ દીકરા અવ્યભિ ની બુદ્ધિ અને પ્રજ્ઞા એક જ અવ્યભિચારી ની બુદ્ધિ અને પ્રજ્ઞા એ બંને જુદો પડે આત્મા નો ભાગ કેમનો જુદો પડે તારા જ્ઞાન આપી એમ છૂટો પડી જાય મોક્ષે માં લઈ જુદા બુદ્ધિ આપડે સીધે પ્રજ્ઞા સીધે પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર થઈ રહી ભાઈ સ્થિર બુદ્ધિ ત્યાં એટલે આ પ્રજ્ઞા ચેતન ચેતવ કરે અને જાગૃતિ માં રાખે પ્રજ્ઞા થી પણ ઊંચું લેવા પ્રજ્ઞ આ મુક્ત જ પુરુષ કેવાયાર માં સંપૂર્ણ નિરંતર જાગૃતિ તમામ પ્રકાર ના મો છે મને રૂપ બજાર કર્યા નથી કોઈ ધારે એ લોકો દબાણ કરે એને વેપાર કરતા મારે નાય કેમ કે માલિક દુઃખ પણ આ લોકો કમાય છે કારણ કે દેહ માલકી વાણી વાણી માલકી છે દાદા વેપાર છે નો તમે કહ્યું ને વેપાર પોતે બધા વેપાર કરે છે બાદ ના કેવી જેના ભાગે આવ્યું ભાગ ના આવ ના કરે એમ દીજળ ભાગે આવે દિજ ભાગે આવે ભાગે આવે છે જયારે ઈચ્છા છે તેને ભાગી આવે છે એ દાદા આપણે પુણ્ય બંધાય ક્યાં હવે તો અમારે તો અમે બધા શુદ્ધાર્થ માં એટલે અમને તો પુણ્ય હોય જ નઈ દાદા આજ્ઞા બાદ એ બધા નું બંધાય દાદા ની આજ્ઞા પાડવી છે આજ્ઞા પાડવી છે શું છે પણ એ કરતા પદ છે રચાર્જ નથી આવતા ભાવ ને માટે એક બે આવતા ના મળ બન ફોન છે આ બઉ મળે ફળ મળે આપડા ઘરમાં ઓછા થયા ને પછી પર આવે તારે ભાભી ખરાબ છે કોઈ પણ સંચ નાખે ધણીએ રેવાઈ જે તે સંધી લેની તો રાતે આખી રાત ઊંઘી જાય તો એ જેલીલી બદ ના થાય મટી ના રહે એ ઘર ચાલુ ભાઈ પેલા ગોઠે તારા ચાબ કેતા બિસાળ છો ભાઈકા ભલે આમ જઈ જાય ને જે તો દેને દેને એ આ જ નિયમ સાલે તૈયાર છૂટી થઈ જાઉં નથી કદાચ બી બધું અપવાદ કર્યો તો એટલું એટલું જીત ખુબ વધારે ખેડૂત ચા પીવ ચા પીવાય ના બહાર જે બેઠા ભાઈ પાછી સમજે ચા ટોગા આવશે નઈ એટલે બાબા ને શું કે બાબા પપ્પાજી ને કે ચા પીવા ચાલો મમ્મી આ બોલે થી પપ્પાજી શબ્દો પપ્પા થવાનું બહુ ગમે છે પપ્પા થવાનું એને ગમે છે બઉ પપ્પા શું કરે શું કરે જયારે વાઇફ જરા ગરમ થયો એ ડબડાયેલું કોઈ પૂર્ણ ના થાય ડબડાયેલું જીવન થાય નહીં અચાની વધતી જાય એનો નિવે છે બુદ્ધિપૂર્વક આવે પણ બુદ્ધિ અને મનમાં બુદ્ધિ તો કોને ઘરમાં ભોજ આવે નાખે અને અઠવાડું બુ અથડામણ તૂટી જાય જ્ઞાન ની જે જરૂર નથી બુદ્ધિ થી બધું થઈ જાય છે બુદ્ધિ થી ચાલતા ડાણ આવે છે મારે કસરાત કરી અને પછી અવતાર થાય બીજો અવતાર ચાર પગર પડતી નથી કોણ ગયું કોણ નહી ચાર પગલે ગજરાશિયન બોલડો હજાર કે છે ને એને બોલડો રશિયા છે રશિયન બોલડો કે ઉપાદાન જ્યાં સુધી આત્મા શુદ્ધ ના થાય સંપૂર્ણ શુદ્ધ ના થાય ત્યાં સુધી જ્ઞાન તો ખરું ને જ ન દરેક ને હોય બહુ ખરા પ્રમાણે કારણ કે એતો એ ઉપાદન વધુ વસ્તુ વધતું બધું શેર જાય ત્યારે आत्मा, आत्मा भी जाए <laughs> कोने होदान को उपादान हो है? उपादान, ये उपादान ने महीं। चूज़ पड़े चूज़। है लाइ है જેટલી સૂઝ પડે એટલું ઉપાદન એનું જ પડે એટલું ઉપાદન પૂછો ને ઉપાદન કોને હોય છે દરેક માણસ હોય દરેક માણસ ને હું જ હોય છોકરી મોટી મને થાય ને ત્યારે હું જ પડતી જાય છોકરીઓ છોકરી અઢાર છોકરી ખુજ અને અત્યારે એટલે આડું કરતો એમ ન પોતાનો બાબો હોય એવી રીતે રાખે આપે આ વ્યવહાર માં બતાવી ગયો હોય ને નનપણ માંથી ભૂજ બહુ પડે પેલો અથ્યાય બધો થાય અત્યારે તમને કઈ અનુભવ થઈ રહ્યો ના ચૂલા કોઈ તો હુનાળ ચૂલો હોય ને મારે સાહેબ માટી નો ચૂલો ખબર પડી કા તો ભૂલ થાય છે કઈ ભૂલ થાય છે અપાદાન હતું અધુરું રહ્યું છે તો બા ની મમતા ગઈ નથી કેરી ની મમતા ગઈ નથી બધા મમતા વાળા છે વ્યવસ્થિત બરોબર છે પણ એ પૂછ્યા કયા હતા બહુ મમતા હોય કે આપડે કેરી તોડવા જઈએ તો આમાં તોડીએ તો ના તુ અને ખુબ પવન હોય કેરીઓ પણ જુદી ના થાય અને એ જ કેરી પવન આપડે તપાસ ન એટલે તમને અમે જ્ઞાન આપ્યું ને કે પેલો હંગાર મમતા સુરા બની જાય અપાદાન નથી તમે કાઢ્યું તો પછી જ્ઞાન દર્શન ઉપાદાન કેવાય જ્ઞાન દર્શન એ ઉપાદાન કહેવાય ના જ્ઞાન દર્શન ઉપાદાન કેવાય પણ એવું બોલીએ તો ખોટું દેખાય ઉપાધારી એટલે એનો પેલો જ્ઞાન નો ભંડોળ ભંડોળ એટલે અનુભવ નો ભંડોળ શું કયું જ્ઞાન દર્શન એ અનુભવ ના કહેવાય જ્ઞાન દર્શન ઉપેય એટલે શું દાદા ઉપે ઉપાય એટલે જેનો ઉપાય ના હોય કોઈ તે ઉપાય કહેવાય ઉપાય કરવાનો રહે ઉપાય કરવાનો રહે જ નહીં ઉપાય ને જયેશ કોણ છે ભાઈ गुरु पूरे अहंकारियों गुरु अहंकारी हो पिता अहंकार गुरु ओ अहंकार करता है अरे पी अहंकार कर पूजा मस्ती मैं रात पे आते निरंतर पर आनंद मस्ती कसी ना गुरु पड़े वही हो तो अपने अह बंद तो शूज પડી દોડે કે ધંધો દોડે કે ધંધો હોય એ બધું ડોલરતા છે રોજ ઉજવીએ રોજ ઉજવીએ રોજ ઉજવ્યો તમારે એ પણ બઉ સારું કરી જો આ ગુરુ પૂર્ણિમા नहीं तो दादाजी बोला तो गुरुपूर्ण क्यों गुरुपूर्ण एट आग नु भूज पड़ना जय જેનું ઉપાદાન મોટું હોય એટલે બાકી ગુરુ તો પેહલા હતા આપડે પેલા ચાર પેચાર હજાર પેહલો કચાચ ગાય ગુરુ કેવા હોય ભલે અહંકારી હોય પણ ગુરુ કિલ્લી હોવી જોઈએ અને કોઈ અહંકાર અને હંકાર ના છે છતાં એટલે ભલે અહંકાર એ ભાઈ ભલે પારો ખસી ગયો હોય દયા કાના ખાઈ ને કે તમારી વાત બરોબર નથી તમે ધીરે નહીં આના એનું કયું પારો પછી બીજો પ્રશ્ન છે આ પ્રશ્ન ખોલા है छे दे देवी नी। देवी पासनाथ भगवानी साक्ष અને મોક્ષમાં જાય એટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે કારણ કે બધા સાથે દેવો છે હેલ્પ કરે સાથે દેવ એટલે માને ફળ આપે મારી ના સાથે દેવ મારી એ ફળ આપે સાસુદેવ ફળ આપે પછી બીજું ભાઈ પૂછ્યું ત્યારે તમે કોને કહો છો એ કો મને એ મને કહો ને તો હું કહું કયા લાગવા પર મને આપણે જે દ્રષ્ટિથી જગત ને જોઈએ પેલા જોઈએ દ્રવ્ય કર શું છે એ ધ્રકરણ ના કહેવાયક એ આધારે છે આ ધી કઈ એ ધર્યકર ની દ્રષ્ટિ કહેવાય બરોબર છે ના પણ શું શું પાછા વધારે પડતી પૂછવા જાય મારે ખબર શું વસ્તુ જાય કોમન દ્રષ્ટિ જાય શું જાય કોમન જે અત્યારે એવી પૂછી છે ਉਹਦੇ ਉਗਲੇ ਦਾ ਉਹ ਹੈ ਜਾਈ ਰਾਮ拜 ਕੇ ਕੇ ਨੌਨਸੈਂਸ ਨਹੀਂ ਨੌਨਸੈਂਸ ਅਨਾਮਕ ਬੈਂਸ ਤੋਂ ਤੇ ਅਵਰੀ ਸੈਂਸ ਮੰਨ ਤੇ ਸਹੀ ਬੁੱਧੂ ਇਹ ਬਿਚਾਰ ਨਹੀਂ ਕਰਦੇ એ એ વેવિચારાની બુદ્ધિ કહેવાય দাদা હે पुष्पाબેન પૂછશે એ વેવિચારાની બુદ્ધિ કહેવાય ઓડી જેવો એ અભિ વેવિચારા તાળ બંધ કરી દે વેવિચારાની બુદ્ધિ ને કુલેલા તાળા બંધ કરી દે ના નહી એ અચ્છા જદી ચાહી એ બુદ્ધિ છે તો જીતી પાડો ઓ હા બે બે પાછળ આ હા કાકા તું જ ની જોર્યા